સંસાર ના સુખ દુઃખ માં ભગવાન ની કૃપા છે એવો પ્રસંગ આવે એ પ્રસંગમાં પરમાત્માની કૃપા દર્શન કરો પ્રેમથી ભગવાન ના જપ કરો તમારું કલ્યાણ થશે પાપ હોવાથી ભગવાન નામમાં પ્રીતિ થતી નથી પ્રભુના નામમાં પ્રેમ થાય તો માનવ નામ છોડી શકે જ નહીં ભગવાન કરતા પણ ભગવાન નામ શ્રેષ્ઠ રામાયણ માં વર્ણન આવે છે પથ્થર ઉપર શ્રી રામ ત્રણ અક્ષર લખે છે તે પથ્થર સમુદ્ર માં છોડે છે એ ડૂબતો નથી તરે છે રામ નામ કેવી શક્તિ છે જળ પથ્થર પણ તરે છે રામચંદ્રજી ત્યાં વિરાજતા રામ જુએ છે આ લોકો પથ્થર ઉપર મારું નામ લખે છે मारा नाम छे तो मारा हाथे नाखे पत्थर नहीं तरे। राम जी ने शंका नाखेलो पत्थर तरे एक नाम समुद्र किना हाथ में पत्थर लीधो अहं कोई जो नहीं सारू कूबी जाए तो भले डूबी जाए तो श्री हनुमान जी महाराज नजर गई श्री हनुमान जी महाराज नो एक निम से राम चरण में नजर राखे भगवान म नजर राखे भगवानी शक्ति मेरे જેને ભગવાન ની શક્તિ મળી છે હું બહુ બુદ્ધિમાન છું અભિમાન જીવ ઈશ્વર ને ભૂલી જાય છે અને તેની હાર થાય જે ભગવાન માં નજર રાખે છે हनुमान जी, जी ए राम समुद्र किनरे दूर के रामजी आ રામચંદ્રજી એવું સમજે છે હું અહિયાં એકલો જ છું પથ્થર ફેંકી દે એ ડૂબી જાય બીજો પથ્થર નાખ્યો છે તે પણ ડૂબી ગયો મારા નામથી પથ્થર તરે છે મારા હાથે નાખેલો પથ્થર તરતો નથી હવે એક પ્રયત્ન કરું ત્રીજો પથ્થર ઉઠાવ્યો જોર ફેંકી દીધો એ પણ ડૂબી ગયો અત્યારે તો રામ થોડા નારાજ થયા છે રામજી એ પૂછ્યું હનુમાન તું અહિયાં ક્યારે આવ્યો હનુમાનજી એ કહેવા કે આપે પેલો પથરો ના જો ત્યારથી અહીં નહીં ઉભો મેં બધું જોયું છે કોઈ પડી જાય છે એને વાગે એનું દુઃખ થતું નથી અહિયાં જોનાર કેટલા છે એનું દુઃખ થાય આ હનુમાને જોઈ લીધું છે ત્યાં જઈને બધાને કહી દેશે એમના હાથે નાખેલો પથ્થર નારાજ થાય હનુમાનજી મહારા દર્શન કરે છે હનુમાનજી વિચાર કર્યો માલિક પ્રસન્ન કરવા માટે સેવા છે મારા માલિક નારાજ થાય તો સેવા શા કામ માલિકા આનંદ મારે હનુમાનજીએ રામચંદ્રજી ને વંદન કરીને કહ્યું છે આ જે થયું છે બરાબર થયું એક હું કથા સાંભળવા માટે ગયો હતો અને કથામાં મેં એવું સાંભળ્યું છે રામ જેને હાથમાં રાખે એ તરે રામ જેને ફેંકી દે તો ડૂબવા નુકશે જે રામને શરણે આવે છે રામ જેને અપનાવે છે એ ડૂબતો નથી રામ જેનો ત્યાગ કરે રામ જેને ફેંકી દે કેવી રીતે કરે આ જે થયું છે તે બરાબર છે હનુમાનજી જયારે આવો અર્થ સમજાવ્યો રામચંદ્રજી પ્રસન્ન થયા હનુમાન તું બહુ બુદ્ધિમાન લાગે છે હું એમ માનતો કે હનુમાન બળવાન છે હનુમાનજી ના જેવો જગત માં કોઈ બળવાન થયો નથી શ્રી હનુમાનજી ના જેવો કોઈ બુદ્ધિમાન પણ થયો રામચંદ્રજી એ હનુમાનજીને પદવી આપી છે જીતે ઇન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠ બુદ્ધિમાન પુરુષોમાં હનુમાન સર્વ થી શ્રેષ્ઠ છે આવો ભગવાન થયો નથી આવો બુદ્ધિમાન પણ થયો નથી આપણે બધા બુદ્ધિમતામ કનિષ્ઠ માનવની બુદ્ધિ પ્રાયા હલકી હોય બુદ્ધિ નો ઉપયોગ પૈસા તો વેશ્યા પણ કમાવે કેટલાક ને થોડો સમય મળે તો ભગવાન નું સ્મરણ કરતા નથી હવે ભાવ વધશે કે ભાવ ઘટશે બુદ્ધિ નો ઉપયોગ પૈસા માટે કરે એ બુદ્ધિમાન નથી બુદ્ધિ ઉપયોગ જે પરમાત્માના માટે કરે છે માનવ બુદ્ધિ છે બુ ઉપયોગ ભોગ માટે કરે છે મને વધારે સુખ મળે મને બહુ મળે ચતુરતા રામ ચરણ લવ લીન પરમન હરણ કોવી પૈસા કમાવવાની બુદ્ધિ તો બધાને બુદ્ધિ નો ઉપયોગ પરમાત્માના માટે કરો પરમાત્મા પ્રસન્ન થાય ભગવાન રામચંદ્રજી પ્રસન્ન થયા છે પછી હનુમાનજી એ કહ્યું કે તમે નારાજ થયા હતા તેથી તમને મેં આવો અર્થ સમજાવ્યો હતો સત્ય તો એ છે તમારા જે શક્તિ છે રામ જયારે પ્રત્યક્ષ વિરાજતા હતા ત્યારે થોડા જીવો નો ઉદ્ધાર કર્યો છે જે લાયક હતા જે શરણે આવ્યા છે એમનો પ્રભુએ ઉદ્ધાર કર્યો પ્રત્યક્ષ પરમાત્માપ કર તમારું કલ્યાણ થશે આજે અમે બ્રાહ્મણ ની કથા કરીએ છીએ કાન્ય પુગ્જ દેશમાં અજાણ નામનો એક બ્રાહ્મણ રહેતો હોય એ બ્રાહ્મણ છે ઘરમાં વેસ્યા રાખે છે ચોરી કરે છે એક વાર એવું થયું સંતો ફરતા ફરતા અજામ ગામમાં આવ્યા છે ભૂખ લાગે છે ગામમાં એવો કોઈ ગ્રહસ્થ હોય સાધુઓને ભોજન કરાવે એના ઘરે અમે જમ્યું છે જાણતા નથી અજામે આંગણા માલીને બેઠક અજામે તે સમય શિકાર કરવા માટે ગયો અજા શબ્દ વેદો માર્યો છે અજા કામ લોહિત શુક્લ કૃષ્ણ અજા શબ્દ અર્થ કર્યો છે માયા માયા માં જે ભરી ગયો છે એને જ અજા મેળવ્યો છે અજામે બ્રાહ્મણ છે જીવ બ્રહ્મ નો છે બ્રહ્મ નો જીવ બ્રહ્મ સ્વરૂપમાં ભરી જાય એ જ યોગ્ય છે પરમાત્મા નો અંશ હોવા છતાં જીવ માયા માં ગયો છે અજા શબ્દ અર્થ છે માયા માયા માં જે મળી ગયો છે અજાણ માયા શું હોય પા જીવનમાં ભોજન ની જરૂર છે પાણી ની જરૂર છે બરફ ની જરૂર નથી પાણી ઠંડુ જ હોય બહુ બરફ ખાવાથી જઠરાગ્નિ બંધ થઈ જાય અને જેની જરૂર છે તે આપજો જીભ માગે તે જીભને આપશો ભોજન આવશ્યકતા છે કેટલાક એવી આદત હોય છે કે અસાધારણ શાક અને કોરું શાક રોજ પાપડ તો હોવો જોઈએ પાપડ વિના ચાલતું ના જરૂર નથી અન્ન ની જરૂર છે બહુ જરૂર છે તે આપજો પેટ માંગે તે પેટ આપજો જીભ માગે તે જીવને આપશો નહીં ભોજનમાં આયા છે કેટલાક લોકોનું મન ભોજન સ્વાદમાં ફસાયેલું રહે છે ભક્તિ નો સ્વાદ છે સ્વાદમાં ફસાયું છે એ બરાબર ભક્તિ કરી શકે નહીં ભક્તિ નો શત્રુ છે વાદ કોઈ જો સ્વાદ વિવાદ કરવો નહીં બીજાનું ખંડન કરવું નહીં હાથ જોડવા તમે જે કહો એ જ બરાબર છે મારી ભૂલ છે ખંડન કરવાથી વેર થાય છે ખંડન કરવાથી મન બગડે છે વાદ ન કરો સ્વાદ મન ફસાય નહીં ઘૃણા આવતી નથી પૈસા માં માયા હોય છે લાખ મળે કે દસ લાખ મળે કોઈ દિવસ એવો મનમાં વિચાર આવતો નથી મારા ભાગમાં જે પૈસો છે ત્યારે બીજા ને મળે તો સારું મને પ્રભુએ ઘણું આપ્યું છે પૈસામાં મન ફસાયેલું હોય થોડી માયા કપડામાં હોય છે તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં પણ થોડી માયા થાય છે અરે ઘરમાં જ માયા થાય છે એવું નથી કથામાં તમે જે જગ્યામાં બેસો છો ત્યાં પણ થોડી માયા થઈ જશે કેટલાક લોકોની એવી ઈચ્છા હોય છે પાછળથી હું આવું તો પણ મારી જગ્યા મને મળવી જોઈએ મારી જગ્યા દસ અગિયાર દિવસ પછી તો અહિયાં બેસવાનું નથી અત્યારે મારી જગ્યા થઈ ગઈ માનો જ્યાં બેસે છે જ્યાં રે છે થોડીક માયા થઈ જાય થોડી માયા પુસ્તક પણ હોય પુસ્તક ચોરી કરે એ બીજા જન્મ મૂર્ખ થાય કેટલાક ને એવી ખરાબ આદત હોય છે કોઈ નાગેરે ગયા હતા સારું પુસ્તક દેખાયું આગળ પાછળ કોઈ ચાંદી થયેલું એ મૂકી દીધું મને પણ પૂછ ના ચોરી કરવી પ્રસાદ ચોરી કરે તે ભિકારી થાય પ્રસાદ ચોરી કરવી સુવર્ણ ની ચોરી કરે તે આંધળો થાય પાંચ જગ્યા માં વિધા કાળે એવી માયા રાખી છે તમે પછી પૈસા માં માયા છે ભોજન માં આયા છે અમારે પૈસા છોડવા પડશે માયા બહુ ખરાબ નથી માયા ભગવાનની જ શક્તિ છે માયા ઉત્પન્ન કરી કોને સર્વ નો આધાર ભગવાન માયા ભગવાન ની જ શક્તિ છે વિઘ્ન કરે છે એવું નથી સાચ પણ આપે છે સંસારમાં કોઈ પણ કામ માયા વિના થતું જ નથી માયા ની જરૂર છે માયા નો ઉપયોગ કરો ત્યારે યાદ રાખજો કે હું ભગવાન નો અંશ છું હું ભગવાન નો દાસ છું માયા નો ગુલામ નથી બની જાય તમે બધા ભગવાન ના છો તમે બધા પ્રભુ પ્યારા છો તમે પરમાત્માના દાસ છો માયાનો ઉપયોગ કરો માયા આધીન થશો હું ભગવાન નો અંશ છું તમારા લક્ષ્ય ને ભૂલશો નહીં તમારા જીવન નું લક્ષ્ય પરમાત્મા છે મારે ભગવાન ના દર્શન કરવા છે મારે ભગવાન ચરણે જવું છે હું ભગવાન નો દાસ છું માયા નો દાસ નથી અગ્નિ બહુ ઉપયોગી તો છે છતાં અગ્નિ સાથે લોકો વધારે પ્રેમ કરતા નથી અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરે તો દુઃખી થશે અગ્નિ જરૂર છે માયા જરૂર છે તમારા લક્ષ્ય ભૂલશો નહીપ ને યાદ રાખો માયા ના ભૂલામ ના બનો જીવ જયારે માયાનો ઉપયોગ કરે છે ત્યારે સ્વરૂપી અગ્નિ નો ઉપયોગ કરે છે અગ્નિ સાથે વધારે પ્રેમ કરતા નથી અગ્નિ ની જરૂર છે અગ્નિ સાથે કોઈ વધારે પ્રેમ કરે તો દુઃખી થશે માયા સાથે વધારે પ્રેમ ન કરો વધારે પ્રેમ પરમાત્મા સાથે જીવ પરમાત્મા નો અંશ છે છતાં માયા ભળી ગયો સ્વરૂપ છે અજામળ જંગલમાં શિકાર કરવા માટે ગયેલો સંતો ફરતા ફરતા ભૂલથી અજામના આંગણામાં આવીને બેઠા આજે મારાંગણે ગંગા આવ્યું છે જીવનમાં બહુ પાપ કર્યું છે આજે હું જોડી સેવા કરી છે बहार आवे थे, वंदन करे कृपा करो कहू बहु भूख लगी है अब भोजन करने जी आ गया वेश्या पवित्र नहीं હું તમને સામગ્રી આપું છું ભગવાન લેવું નહીં આ જાણતા નથી કે આ વેસ્યા છે રસોઈ બનાવી છે ભગવાન ને ભોગ ધર્યો પ્રસાદ લીધો સંત જેનું ખાય છે જેનું ખાય એના માટે પ્રીતિ થાય ભોજન કર્યા પછી ખબર પડી આ તો વેસ્યા છે બહુ ભૂખ લાગી હતી ભોજન કર્યું અમે શું થાય ભગવાન ની ખાધું છે આ જીવનું ભગવાન કલ્યાણ અજામીલ આવ્યો છે વિશ્યા એ અજામીલ ને કહ્યું સાધુઓને મેં જમાડ્યા છે તમે વંદન કરો તો તમને આશીર્વાદ મળશે તમારું કલ્યાણ થશે અમારે હસવા લાગ્યો એને કહ્યું ને હું કોઈ સાધુ ને માનતો નથી વિશ્વ આગ્રહ કર્યો વંદન કર જીવનમાં પાપ બહુ કર્યું છે વિશ્વ ના કહેવાથી અજામે સંતોને વંદન કરે છે સંત જાણતા નથી કે આ પાપી અજામેળ આશીર્વાદ આપ્યો તારું કલ્યાણ થશે ભગવાન તમારા ઉપર કૃપા કરે તમે ભગવાન ના ભક્ત બને સંત વિષયાનંદ આપતા નથી ભજનાનંદ આપનેહ કરો સંત કોઈ દિવસ તમને યાદ કરે સંતો એક નિયમ હોય છે કોઈ સ્ત્રી સ્મરણ કરવું નહીં કોઈ પુરુષ ને યાદ કરવો ઈચ્છા હોય છે ઈચ્છા મનમાં જ રહી જાય કાળ પકડવા માટે આવે છે કોઈ સંત જયારે હૃદય થી આશીર્વાદ આપે ત્યારે જ ભક્તિ નો રંગ લાગે છે સંત ધન આપીને સુખી કરતા નથી બુદ્ધિ આપે કેટલાક લોકો એવું સમજે છે મહારાજે મને આશીર્વાદ આપ્યો અને પછી બહુ પૈસા મળે સંત આવું આશીર્વાદ મળે આશીર્વાદ આપ્યો તને ભક્તિ નો રંગ લાગ્યો તારા ઉપર ભગવાન કૃપા કરે તારા ઘરમાં ખાધું છે અજાણ હસવા લાગ્યો અને અજામે કહ્યું જ નથી હું ભક્તિ ને માનતો નથી હું નાસ્તિક છું પા છું સંતો આજે એક દિવસ એવો આવશે તું માની અમારી ઈચ્છા છે તને ભક્તિ નો રંગ લાવરી ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરે તમ કલ્યાણ કરવું છે બેસ્યા એ બહુ કયું તો થી પગે લાગ્યો હું કઈ તમારો ચહેલો નથી પૈસા માંગો છું ચાલ કઈ મળશે નહીં તમે મને નથી તમારી પાસે જે સંતોને ખોટું લાગ્યું જીવને ભૂલાવ્યો છે જે જીવને માયા એ ભૂલાવ્યો છે સંતો ને ખોટું લાગ્યું નહીં પ્રેમથી એને સમજાવે છે અમે અહિયાં રહેવાના નથી જવાના છીએ તારું કલ્યાણ કરીને જ અમારે જવું છે તારું કલ્યાણ થાય અહીંયા આશ્ચર્ય થાય કેવું બોલે છે દક્ષિણા માપતા નથી બીજું કઈક માગીએ તે તું આપીશ સંતો ના દર્શન કરવાથી સંતો સાથે વાતો કરવાથી મારા માટે પ્રીતિ છે કહ્યું છે હું પૈસો નહીં આપું પૈસા વિના બીજું કઈક માગો મને યોગ્ય લાગે તો આપ એ ધ્યાન કરવાનું નથી એને અમે કહીશું કે નારાયણ ની તું પૂજા કરવાનું નથી આ જીવ નું કલ્યાણ તો કરવું છે સંતો વિચાર કરીને કહ્યું છે ભગવાન કૃપા કરે તારા ઘરમાં દીકરો થાય તો એનું નામ તું નારાયણ રાગજે આજ અમારી દક્ષિણા આશ્ચર્ય થાય છે મારા પુત્ર નામ નારાયણ રાખવાની તમને શું મળવાનું કે અમે નારાયણ ના સેવકો તારા ઘેર આવ્યા યાદગીરી રહેશે તારું કલ્યાણ થશે તું તારા પુત્ર નામ નારાયણ આજ અમારી દક્ષિણા છે આજકાલ ના લોકો ને જૂના નામ પણ સારા રાખતા નથી એવું સમજે છે કે જૂનું બધું ખરાબ છે અમે બધું નવું શોધી કાઢ્યું ધર્મ હલકો નથી પુત્રના નામ ઉપર સત્કર્મ ની પ્રેરણા આવે તારા પુત્ર નું નામ નારાયણ રા તારું કલ્યાણ થશે હવે અમે જઈએ છીએ કેતા કલ્યાણ કલ્યાણ અજાણ ના ત્યાં બાળક નો જન્મ થયો સંતો ની આજ્ઞાથી એને પુત્ર નું નામ નારાયણ રાખ્યું એની પ્રીતિ છે આખો દિવસ નારાયણ પડે છે નારાયણ નારાયણ નારાયણ કે નહી નારાયણ સાત આઠ વર્ષ નો થયો એક વાર અજામને પકડવા માટે યમદૂતો આવ્યા હતા જે કામી છે અપમૃત્યુ અને મહામૃતુ આયુષ હોવા છતાં મળે એને અપમૃત્યુ કે છે આયુષ પૂરું થયા પછી મરે એને મહામૃત્યુ કે છે અપમૃત્યુ નું નિવારણ થઈ શકે છે અને બહુ પાપ કર્યું હતું અને તે યમદૂતો પકડવા માટે આવ્યા હતા ભયંકર યમદૂતોને જોતા નારાયણ યાદ આવ્યો એની પુત્ર પ્રીતિ હતી નારાયણ નારાયણ પુત્ર ને બોલાવે બાળક રમવા સાંભળ્યું ભગવાન ની આજ્ઞા થઈ પાર્શદો ને કહ્યું જાઓ જલ્દી નારાયણ નારાયણ બોલે છે પાર્શો કહ્યું એ આપનું નામ લેતો નથી એના દીકરાનું નામ નારાયણ છે કે ગમે તે હોય નામ તો મારું લે છે ભગવાન સંત ની કૃપા થઈ છે અને કલ્યાણ થશે તમે જાઓ છો તો દોડતા આવ્યા છે તમે છોડ લોતો એ અજાવું ચરિત્ર મહાપાપી છે બ્રાહ્મણ નો દીકરો વીસ એકવીસ વર્ષ નો થયો ત્યાં સુધી સંધ્યા કરતો ગાયત્રી જપ કરતો એક જંગલમાં દર્ભ સમિધા લેવા માટે ગયેલો એક વેશ્યા શુદ્ર સાથે રમતી હતી વારંવાર જોવા લાગી પછી મન બગડે બ્રાહ્મણો દીકરો સંધ્યા ગાયત્રી કરનારો એકવીશ્યા શૂદ્ર સાથે રમે છે તે જોવા લાગ્યો એનું જીવન બગડ્યું રજાના દિવસે સિનેમા જોનાર નું મન કેવું રીતું હશે બ્રાહ્મણ નો એકવાર એક વાર વેશ્ય ને જોવાથી મન બગડ્યું વિશ્વ ઘેર ગયો પાપ આરંભ આંખથી થાય છે પતન આંખથી થાય છે અને ભક્તિ આરંભ પણ આંખથી થાય છે